ચાલો ચાલો અહીંયા આવો તમે ત્રણે જણાવો હવે ઉભા રહો કોઈ યાદા પૂછું છું પણ તારું કે છે કોનું છે ખબર દાદા મનીષા દિશા શિલ્પા ઉભાર ભાવના બન આપણે બધાએ ખૂબ જ અહીંયા લાભ લીધો છે અને એ લોકોનો ભાવ જ હતો કે મહાત્માઓને બને તેટલી સુવિધા આપવી અને એમને કંઈ પણ અડચણ ના પડે તેવી રીતે આ વીક અને આપણે જાણીએ છીએ કે એ જ રીતે આ વીક કયું છે બધા બહુ સરસ રીતે આવકાર્યા બધાને સેવા કરી છે એટલે મનીષાને કંઈ કહેવું હોય તો હું એને આપું જેસે કોજે જે ઘર છે એ હોવા દે મોટો છે આ તમારો જ ઘર છે એની ટાઈમ દાદાનો ઘર છે સેન્ટ્રલ છે ઓલવેઝ માતામા માટે ઓપન છે એટલે આપણે બધા મંજૂર રાખીએ છે કે તો હવે આપણે પચે પડીશું હવે જ્યારે પણ વેકેશન કરવા આવવું હોય તો આ તમારું ઘર છે હા ચાલો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આપણે પ્રસાદ લઈટો સેશન ધર્મ પત્ની કઈ ગયા હંસા ભાવના થઈ ગઈ એમને પણ લાગ્યું કે આપણે કીર્તન ભક્તિ કરી આવીએ અને પછી આપણે આપડી રીતે બધા સવાર બધા ત્યાં જ ભેગા થઈશું કે <todic> વસંતભાઈ દાદા કે છે આપવા દો અઠવાડિયું કહ્યું છે ને ટિકિટ ના ઠેકા પછી એવું સર પડી ગયું મેં કહ્યું ગોઠવાય ને એકવીસમી અહિયાં ત્યાં પેલા એ કે છે કે બપોર ની ટિકિટ લેખાય નઈ ગઈ દાદાજી મનીષા ને બધા મહાત્મા વસ કરે છે હવે બેન કે મંદરભાઈ બહુ બહુ કે છે તમે મારુતિ માનતા નથી મારું સાંભળો તાર તમે રસિક ભાઈ એટલે હવે મારાથી કોઈ ફરાશે નહીં અહીંયા લાવવાનું થાય યોગ થશે જેટલું શરીર લાવે એટલું તારે આપડે નક્કી કરીએ કે જો એટલે પચાવી પાડું છું કઉ છુ કે આવીશું તો એક જગ્યા રાખો બધા ભેગા થઈ ગયા જય સચ ભરવું પડે દાદાજી અમને દર વર્ષે એક જ વીક અપાય નઈ તો બહુ આનંદ છે ના પણ બધા જ મહાત્માઓને અમે બધા અહિયાં ભેગા થઈ જઈએ વાત છે ચાલો આદર આપડે જીતવાનું બધું પ્રોગ્રામ બતાવે ભોજન કરતા આપી દઉં તમે આ વખતે અમે દીકરો કહી દો દીકરો તો પાસે લે લેપી છે ચાલો સચ્ચિદાનંદલાલાજી હવે આપણે કોઠમાં એક બાતમાં આપણે પેલા આપણે ગ્રુપ ફોટો લેવાનો છે તૈયારી કરી આવો ઠીક કરો તો કોણ છે બેટા ના એ તો એમ નું છે એમને જાળ છે તો ફોટોગ્રાફર છે સાચું સાચું તો તે તારે જોવાનું શું છે તારે જોવાનું છે ખરાબ વાત કરે છે આ ભૂપજી મુકી દે છે બસ કે સાબત હા કે બચ્ચે છે ને મને દન છે હું આ મહિના કરતાં માતમો આપણે બધા બાજી તો જીતુભાઈ આપણે બોટરી જે બરાબર પછી દાદાજી ને બોલાવ આવો બહુ જ ખાટી દાદાજી નો દાદાજી સરસ આ તમારા ચમક્યા છે અગા કોઈ આવડ નહી ચાલો ચાલો ચાલો